મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ નું મંગળવાર તારીખ અઠવીસ બે ચોર્યાસી અઢારમું વચના પ્રથમ ચાલુ સ્વામીનારાયણ જયારે મૂંઝાય ત્યારે કાં તો સુઈ જાય કાં તો રોવે કાં તો કોઈક સાથે વધે અને કાં તો ઉપવાસ કરે તે ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળાનો ઉપાય કરે આપણે વિચાર કરવો છે અને એમ કરતા જો અતિશય મુંજાય તો છેલ્લી બાકી મરે પણ ખરો મૂર્ખ ને શોક ટાળવાનો ઉપાય છે પણ એમ દુઃખ પણ બે ટળી જાય ટળે નહી કલ્પી હવે આમ કરવું છે એટલે બે માંથી એક આપણે કોઈ મૂંજ આવી ને ત્યાં રાખવાની જ કળા છે રાખવાની કળા મૂંજ વે ને જેના થી હોય ને એને બઉ યાદ નો કર્યું વેલી માટે કરે તમારે શું બાતો શું હું વાડી અગડી હતી મારી દાતવડી એને લઈ અને મૂકી દીધી પછી હું ખોલવું કેવી રીતે લી એમ કે બેનો પાર આવે પણ દળી ભૂલી જાય તો અરસ્પર છોકરા છે મતભેદો તો હાજ કરતા હોય નોટબુક રાખે ભગવાન કાન જીભ ના બધા છે ને એ નોખા નોખા જ કામ કિડ્યા કરે છે એની ખામું જો તો દરેક ક્રિયામાં વિવેક ને ગોઠવી દેવો તો તકરાર વધશે અને જો વિવેક ગયો એટલે તોફાન મશીનરી સારામાં હોય મોટર કહેવાતી હોય તૂટેલી હોય તો અકસ્માત થાય તો ઈશ્વરે એવો મજાનો દેહ આપ્યો આમાં વિવેક નામ ની બ્રેક છે એનું નામ વિવેક આવી જવાનું જીરે જ્ઞાન જે હું ઉતાવળો થઈ ને ચાલ્યો છું તે અવળે રસ્તે છું હવળે જ્ઞાન અને મેળે તરત નું જ્ઞાન કરું તો હોય એવા ચડ્યા હોય બોલી માન દરેક એક બીજા માણસ જુદા પાડવા જઈ જુદા બાવડા ડાલી ના દળીને જુદા પાડે પછી ઉતર્યા પછી આપડે શું કામ થયા રોટલા ખબર ભગવાન મેળવવા માટે ભગવાન મેળવવું મળતા હશે ને બ્રાહ્મણ સંધ્યા ના ઇન્દ્રી કરવા બેઠો હોય નદી કિનારો હોય તળાવ કાંઠો હોય અને સૂર્ય હોય અખવાર ભલે પાંચ મિનિટ વધારે જતો હોય એમાં હોય ચંદા કોઈ પાણી પાણી તો નદી નું તો સાર્વજનિક છે ભાઈ હવે અડે ને જો બધું કરે ખોટું નત્રી કરે છે વાત એ સાચી ત્યાં પડખે બે હું ન જોઈ એ પણ હવે એ બિચારો ગામડીઓ મૂર્કો હમતો નથી એટલે એ બેસી ગયો અને કોગળા મીઠો કરવા આપડે ઘર બાર છો ભગવાન વરવા હતું જેવી બાબત માં ક્યાંક આપણું દરું ન થાય અમે ત્યાં થઈ તો ઉપડી જાય છે અમારા દાંત આવે રસ્તો હોય ને જગત માં જઈને મંડો બોલવા મારા ઘર માં આમ ને મારા ઘર તો મુખ સરદાર કેવાય કેવી ઘરમાં મોટેરા એ પિતા શીખવું જોઈએ અરે મારા ક્યાંય હાચું કરાવવા જવા તું હશે એને પીતા શીખો કરવું હોય તો કરવું ગયું હોય તો ગયું પણ પિતા શીખો એનો ભાર માણસ રાત્રિ નો આવ્યો બધા હાઈયો જાય હોય ને એમાં જ્યાં પગ પડ્યો અરે કઈ છે બેસો પગ નાખી ના માં કહી ને ધોઈ નાખે પગ એક જ બગડ્યો અને ચતુર દાર્યો માણસ એ બધા ગયો પગ પગ પડ્યો ચીકણો કઈક છે હશે આમ આંગળી કરી આંગળી બગડી અને પછી પાણી બગડે ત્યારે સાતુ થયા પછી ચતુર નો થવું મૂળ ખાર એટલે એક બગડે ચતુર ના મોટામાં મોટો સિદ્ધાંત ભગવાન આવરણો આવવા ના આવવાના આ રાજકારણ ને તમારે ચૂંટણીયું થાય આમે આમાં ગાળા ગાય ના ખુબ ખરાબા થાય છે પણ એમાં કરવા છે ત્યારે જો નો કરવા જ કોઈ મારવા નો આવે તો માલી વાત ભગવાન ને રસ્તે જે ચાલશે એને જરૂર કજ્યો ન હોય અને ગુનો નથી સહન કરવું નહીં તો સહન કર્યું કેવાય આ તો ભૂલ કરી હોય તો સહન કરી ભૂલ તો સહન કરી નહીં તો સેના કરી અરે બાળા પણ આ સહન નો અર્થ કેવાતો હશે બીજું પ્રકરણ ભક્તિ ચિંતામણી દુખ પણ મટે નહી સ્વભાવ પણ ટી અને દુઃખ મટે નહીં પછી સ્વભાવ જાય ને એમને ન મળે એવો કોઈ ધંધો કરતો હશે વ્યાજ અને સમજીને ટો દુઃખ ને સ્વભાવ બે ટળે બે ટળી જાય માટે સમજવું હોય તે સુખી થાય છે વીજળી ના અગ્નિ અગ્નિ નો થોડો જબકારો હોય પણ તે અગ્નિ મેઘની ઘટા રહે છે તો પણ ઓલાતો નથી ઓલાતો નથી તેમ સમજાવીને ગમે તેટલો વૈરાગ્ય હોય જો આવ્યું તમે ગમે એટલા વૈરાગ્ય રાખો નિકુલ મેઘ આવી ગમે એવું લાવાનળ જેવું હોય અને ઠારી નાખે ખરું પણ ઈ મેઘ વીજળીના અગ્નિ ને ઠારી શકતો નથી વીજળી નું એ પાણી તો ઈંધણ થઇ જાય વીજળી નું ના કઈ અભિનંદન શું અભિનંદન આવે છે પાણી જંગલ માં લાગે અભિનંદન નથી આ કપડા આ કપડા બે વચ્ચે ફેર તમારે અભિનંદન થવું જોઈએ અભિનંદન નથી શું આ સંસારમાં એને તો જરા ઘસારો આવે સુખ આવે દુઃખ આવે તો જરૂર અકળી ના રૂબ્રમ્યા અભિનંદન ભાઈ ને આ ગયો અને મારા પાસે મને આમ ને મને આમ ને મને આમ આ ખબર આપડે કોણ છીએ ઠીક તમને પૂછું થયા છે બોલો બોલો જલ્દી આપડે કથા થાય તમે અભિનંદન થઈ ગયા એ તમારા બધા વચ્ચે મારે કેમ રેવું ઈ કહો શું પાણી ઊંધાર એટલે પાણી એમાંથી ચડતું રે ઊંધે પાણીમાંથી જળતું રે ઊંધે નગર કે માલ જો આગળ પારકા ઘર છોકરા આવે સાહે પેલા આવે તમ તેમ અને પછી જેવું હરખા આવી જાય મારા કારણ કે ગુરુકો છોકરા નું બરાબર એના નિયમ બઉ કરે એને ફલણું બઉ કરે કે આ છોકરા ને ગામના છોકરા કઈ નોકર નોખા જન્મા હશે બધા એકને સંસ્કાર મળ્યા એકને છૂટક્યો નહી પાણી ને ઈંધણા માનવા પડશે પાણી તો ઈંધણા ઠારી નાખે બરાબર સાધુ છે એ અભિનંદન તમે એટલા સુખ દુખ આવે તમે ધાર્યું તો બિલકુલ પોતાનું ના કરે તો સાધુ કેવાય ધાર કરે તે સાધું જ નવાય તમે પણ જો બ્રહ્મ પાસે જવું હોય તો મન મંદુ છોડવું જ પડે આ સહલન બોલો મંદ એમ જ હોય નાને બે નહીં પકડ્યા એટલે ગયો ખોવાઈ ગયો માણસ સાબિત કરે તો ભાઈ જો તે ચોખ્ખા થઈ ગયા હોત તો ભણે પહોંચી ગયા હોત માટે કઈક ભૂલીએ તો છે એને યાદ કરી હવે ભૂલ ન થાય એ એને માટે ચડતા શું કરવી જોઈએ અમારે જ્ઞાન સેવાતા સ્વામી હતા એ મારા કરતા બે વર્ષ મોટા અને શરીર ખમે અનુભવ એટલે અપવાસ બઉ કરે પુરાણી સ્વામી શું કરે જયારે કઈ કિર્તન બોલતા નવરા બેઠા હોય ચડાવે પછી મારું જયારે નામ નાના સાધુ આપડે હાલસે નાન સેવા ભૂલાડી દેવા છો આપડે ઈ વધી જવું નાના માણસ એકબીજા ને ભૂલાવું જમવા બે હિ એટલે પથ્થર મૂકી દઈ આવું એમાં જાણી ને પીરસવા રોકાઈ જાય એટલે આપડું પથ્થર મુકાઈ એટલે જમવું છે એ થઈ ગયું થોડા હોય તો એવો રિવાજ નથી ખાવા આવે હવે પાણી પી આવે સાધુ ને હું કઈ કઉયા કમાઈ લે ભલે પણ હું તો મારે જે કેવું ઘટ કઈ દઉં હવે અને મન નું દાયું ખાધું એટલે સાધુ કેમ મન મન ખાધું કેવાયું માણસ નું ખાણું અને એ બીજાનું પાછું માને નઈ ઢોર નું ખાણ શીખવાય આવા શીખો ને એ કોઈ બી મર્યાદામાં ન કરી સાધું જ ક્યાં છે પ્રયત્ન કર્યો નોરા થઈ ગયા પછી આવ્યું તમે શું તો પાપુ મારે પૂછું મારે આવવાનું શીખો ને જુના ધર્મ છે ભાઈ બે હો જે બે હોય પણ ઢોલ નું ખાણું ખાવ છો એ તો નક્કી અને સાધુ એવા ભક્તો ઉપર તૈયાર આગળથી ભગત બે ગયા લોકો ગયા વખત દોર એ તમે યાદ રાખજો અને કસ્તો પકડવો છે માણસ હાલ અને આમાં મજબૂત કોણ છે એવો નથી આ ત્યા પછી હવે એને ખાવા જ દેવું ને કઈ એક જ રીતે રાખી આ ટાણે આવે જમવા બે જમવા ન મળ આવે ને ત્યા તો આ તો મૂર્ખ ના સરદાર લ્યો અને મારી વાત પોતાની આ પથ્થર ગોઠવી દઈ મારી હરીફ માં હોય ને સાદી થાય કોણ બેજાય જમાડી દઈ અને પછી પથ્થર ઉપાડી દઈ જેની બીકો હોય ને એને એટલે પછી પછી આપડે પથ્થર લઈ ને ધોઈ મૂકી દઈ મારે તો મને કાઢ માં એ આ કોઈ ને ખબર નથી પેલાથી હું જાઉં છું એ સારા સાધુ કેવાના ને એ પેલા ઢોર બને જરૂરી મોઢો આવે પછી સમજતા ઘણી વખત જોઉં મેં આ ઢોર થવાના વેલા મોઢા ગ્રસ્ત ન સમજાયુંગડા દેખી ને બે એટલે તમે સાધુ કહો પણ સાધુ ની ક્રિયા શું કોઈ ને ખબર અને તમને કોઈ હું કરું છું બોલે કોણ મન ને મારો ત્યારે તમે સાદું કેવા જયારે મન કે એમ કરો છો ને પાછો સાદું કેવાનું એ તો હાલે કોઈ રોટલી જોઈ ને કોઈ રોટલો નાખ જો ખાઈ જાવો કઢાવી અને જે અગ્નિ મોટી જ્વારા હોય ને જો ઉપર થી જળ વરસે તત્કાળ ઓલાય જાય ઓલાય दवा पड़वा बंदे क्या जो એમને બોલાયેલી આ ડું ના પહેરવું તો તમને થયું છે આલુબળા તમને આલુબડું એટલે તમને થઈ ગયા કે ન થઈ ગયા બધા છૂટવા કરે આમ બોલી અને આમ બોલ્યું આપડે કઈ ના કરી બોલો અને વીજળી ના તો થોડોક ધબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘ રહે છે ગમે વાંધો આવે થાય આમાં ક્યા ની હારે બોલો શું બોલે છે ને સુખ દુઃખવા લાભા લાભો સુખ દુઃખે તને શું બરાબર સમય મત અવડા ને લાખો રૂપિયા મળ્યા હોય ને અને ગરીબ ખોગ રડતો હોય નો ભોગ લઈ કરવો પડે ને આ શબ્દ ક્યાં ઉપયોગ કરાવે અને વીજળી ના અગ્નિ નો તો થોડો ઝબકારો થતો હોય પણ તે અગ્નિ વેગની ઘટા રહે છે તો પણ ઓલાતો નથી સમજાવી ગમે તેટલો વૈરાગ્ય હોયરાગર અને ભગવાન માં પ્રીતિ હોય તો પણ અગ્નિ ની જ્વાળાની પેટે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે ક્યાં ખોવાઈ જાય ખબર અને સમજીને વહી બોલો તમે હમ આમાં ગીતા છે ત્યાં જોશીભાઈ ગીતા ને જાણતા હોય ને જોશીભાઈ ક્યાં જાણે આ જે જ્ઞાન ગયું છે ને એ સ્વલ્પ હોય ગોટા ભાઈ થી રક્ષા કરે છે અને જ્ઞાન સ્વલ્પ પણ આવડું આવો અને જ્ઞાન ની હોય તારે ઘરવી શું જ્ઞાન ને ગાથડિયો દ્રષ્ટાંત આપે હું બીજું વકીલો નું કઉ કો બરાબર એવું મરે તો હશે જીવે છે ભાગવત ગીતા રામાયણ માં આમ કહ્યું તમારે ઘેરે શું આવ્યું એ ધર્મગુરુ ને ઘેરે કઈ ન આવે વકીલે ને આવે તો એને ઘેરે આવે વલ્લમ ભાઈ બોલમ સમજીને સ્વભાવ હોય તે ટ કે ના ટી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ વાણીઓ હોય તે જેટલો વેપાર કરે માંડી તેની જે નામ બધા ધર્મગુરુ બધા બધરામી કરો આરતી ઉતારો જમાડો એના વા્યો એના દો આ ધર્મગુરુ ની સભો एक बीजा जीत लुरु शब्द क्यावाओ मोख्या कथा छे बात हाँ जी बची कथा करवाओ शु करो पा મૂકવું તો જોઈએ ને રસોઈ અને લહેર મારે આ ધર્મ વિધો ને સ્વભાવ વધ્યો નામ માંડી રાખ્યું હોય એનો સ્વભાવ થાય બધા પેલા નોંધબો થી રાખી છે ને નોંધબો આપડે આવ્યા દ્વારા પછી આ વર્ષે આવવા થયા પછી આ વર્ષે આવવા થયા બરાબર છે પેલી છોકરી હવે બીજીમાં આવ્યો ત્રીજી માં આવ્યો ચોથી માં આવ્યો એટલે મેટ્રિક થઈ ગયો હવે કોલેજ માં ગયો જો રાખે છે આ તો રાખી ને કેમ ન ભલાણા ભાઈ આખર ના લાડુ કરાવ્યા હોય એનો પ્રેમ આટલા બાર રોકાણ કરીએ આપણી ના વિચાર કરે તો ખબર પડે પછી આ વિચારો લઈ ગયા હવે દુઃખ સિવાય બી કર્યો નઈ અને તે એમ વિચારે છે જયારે મારે સત્સંગ નો હતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે પોતા આવી બરાબર પણ કોણ આ વિચાર કરેલા હોય તો અમારું ગો છે બોલશું આપડું આવી પોતાનો વધારો થતો અથવા કઈ રહેતો હોય તે સર્વે ને તપાસ કરે પણ મૂર્ખ વાણીઓ જેમ નામ માંડે નહિ તેની પેટે ન કરે બઉ દુઃખું કેટલો જવું સાબર વાત જો ભગવાન પાસે જવું હોય તો આ વસ્તુ છે અને ભાઈ આ ખાવું પીવું લાઈડ મારવી હોય લખ્યો કડી નથી યાદ ખેડુ ને બીર હોય ચરવાનું અને એમાં વરસાદ બઉ શું કરી એવી સરસ નિષ્ફળ સામે મૂકી છે કે આને આમ બન્યું ભર્યા બાદરવાનું ખાવાનું એ આમ ચરણ હવે એવડા થઈ જાય નિશ કરી પશુ ને ચોમાસું મળ્યું કે ભર્યા બાદ એ આપણે ઈ મળી લ્યા છે આમાં કોઈ રોકટોક કરે ખરું ત્યાં તો માગે રતી રતી ના જવા ત્યાં મો બાપા ઈ નું રાજી નથી કરી રહ્યા આવું પણ હિમારી ને કરીને પોતાનો તપાસ કરતો રહે છે ને એને આવડું કઈ ખાવાનું મળ્યું ને આટલું પામી નારાયણ જાઓ ભગવાન ને કે તારે મારે શું ભગવાન આપે છે એ ભગવાન બંધન માંથી મને છોડો તો તમને કોઈ ની ન ભૂલ્યું એવી પ્રાર્થના બહુ કરી એટલે ભગવાન છોડ્યો ત્યાં બહાર આવ્યો આનો ભગવાન ઓ હવે કરીને પછી પૂછ્યો છે હોય ત્યારે અડવા નહી પછી પાણી લગભગ અક્ષર ધામ ભલે આ જન્ મરણ માં લગતો રાશિ માં હજી ફટકવું હોય તો આને કોઈ નતું બધી મહારાજ બોલા છે જયારે બાળ અવસ્થા હોય ત્યારે ભગવાન પણ વધે પછી દેહ સંતને વિશે કામ ક્ષત્રુ ના હોય દેહ વધે ક્યારે વધે જુવાની વધતું હશે તમારે કેવું જોઈ ને જુવાની માં તો ઠેકડા મારે એમાં દયાભિમાન હોય દયા હું દે છું એવું મને ને અહીંયા ઠેકડા મારે છે ને અહીંથી હાલે અને દોડવા માંડે ત્યારે આપણે શું કઈ મળવાનું કહેવાય પાછો ગૌટો થાય એટલે પાછો આપણે વિચાર કરવો માત્ર ત્યાં તમે જો કોઈ નો હું નથી લેવો પણ એને દેહાભિમાન જ વધે એના આત્મા ભાગ બઉ હારી છે નિષ્ફળ અંગે લખી છે જયારે બાર અવસ્થા હોય ત્યારે કામ ક્રોધ લો થાય અને દેહભિમાન પણ વધે ઘણા બધા જુવાન હવે વિચાર કરે અભિમાન વધે છે જો વધુ ન હોય તો એટલું તો યાદ આવે ને કે આપડે સાધુ છીએ માણસો મટી ગયા હોય સાધુ તો પછી કામા શત્રુ ના હોય એના દેહ બીમા ને રહીત હોય એવા સંતો સમાગમ રાખે તો યુવાન અવસ્થા રૂપી સમુદ્ર ને તરી જાય છે ને બધા પુરુષો નો સમાગમ કરવો લાગે બરોબર નીચે ઓટલા કરી અને જો એમ ના કરે તો કામ ક્ષત્રો કરીને પરાભવ પામી ભ્રષ્ટ થઈ જાય છે આ છેવટ પરિણામ આપણું એજ છે ભ્રષ્ટ થવાય આજ થી પચાસ વર્ષ પેલા જે સંતો મંદિરના રિવાજો હતા એમને મંદિર છોડી દો ત્યાં હું જઈને પૂરતા તમે તો જનતા જ હોય ને ત્યાર કહું છું ભાઈ તમે બધા અપેક્ષામાં છો તમારા માટે બીજું પરિણામ છે તેનું કારણ તો એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જાત ના દોષ પડશે અયા માં આવીને નિવાસ કરે તો આવડા ડૂબાડવાના માટે જોવાની વાવ અને વૃદ્ધાવસ્થા આવે અને સાધુ થયા છે ત્યાં માન લઈ ને વધારવાનું અને જો મોટા પુરુષ ના ગ્રહણ કરે અને એમ જાણે છે રાખતા નથી स्वभावी भाषा सेली गुजराती माली बापाटो बोलो हम आने को वाँचे बोलो પોતાના અયા માં આવીને નિવાસ કરે છે એનું રાખે અમારો નો રાખે એટલે એવડો એ પક્ષપાતી જ બને ન હોય ને તોય પાછો થઇ જાય અને જો મોટા પુરુષ ના ગુણ નું ગ્રહણ કરે તે તો જીવ ના કલ્યાણ ને અર્થે છે અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણો તે તો મારી ગુમતી એ કરી ને જણો એમ વિચારી સાધના કરી એવા પુરુષ જેવા જાણે એવો થાય બસ આ જેવા જાણે એવો થાય જો દોષિત જાણે તો પોતે દોષિત જ બને સાવિક ત્રણ ગુ ના સ્વન કરતા થતા ટ છે કે નથી ટ પછી ત્રીજી મહારાજ બોલા છે એ સર્વે સ્વભાવ ટાયા ટળે છે માટે રહ્યા છે અને તે એમ જાણે છે કોઈ ગબડો ચાલતો હોય તેને શિક્ષા કયા સારું આપણે તમો છે તે બઉ રૂડો છે જો અનુસંધાન દેવું જોઈએ નહી ઓળખે અને નથી મુકણ હોય અને જોયે છે અને રહી છે શા કે આ રાખીય તો બીજા નું છે પણ તો ભગવાન ને પ્રતાપે કરીને તે તે સ્વભાવ ની નિવૃત્તિ થઈ જાય છે એ વચના બતાવી રીતે સારંગપુર નો